ઊભા જવા જગત છે જ્ઞાન થયા પછી એ બઉ તારા હું કર્યા છું દરેક અવતારા હું ઘેર થયો શું કર્યું